સ્વામિનારાયણ હરિ સ્વામીએ વાત કરી જેઓ બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય અને જેઓ બીજાના દોષ જોવાનો આગ્રહ છે તેઓ પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઈ કસરત રહે જ નહીં સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે શાસ્ત્રમાં અને સત્પુરુષના કયામાં એમ છે જે મોટા રાજી થાય તો સર્વે કામ થાય તે રાજી થયાના ઉપાય ચાર છે તેની વિક્તિ જે એક તો એને કાંઈ પદાર્થ જોતો હોય તે આપવું ને બીજું તેના દેહની સેવા કરવી ને ત્રીજું તેને આગળ હાથ જોડીને વિનય કરવો ને ચોથું એની અનુવૃત્તિ તે અનુવૃત્તિમાં તો સર્વે વાત આવી જાય એ જેવું બીજું નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણે મહારાજની કોઈ આજ્ઞા તરત રાજી થઈને માની નથી કેમ જે આપણને સૂજે અને બુદ્ધિ પણ પહોંચે ને મહારાજને તો પુરવા પર સૂઝતું હોય તે શી આજ્ઞા જે રાંધેલું અન્ન મોરે માગવાનું કહ્યું તે કોઈએ માન્યું નહીં તે પ્રથમ પોતે માગીને પછી મનાવ્યું ને મંદિર કરવાનું કહ્યું તે કોઈ હા પાડે જ નહીં પછી ભણવાનું કહ્યું તે કોઈ માનતા નહીં ને પથ્થર રાખવાનું કહ્યું તે પણ માને નહીં એ આદિક સર્વે વચન પરાણે ઘણો ઘણો આગ્રહ કરીને મનાવ્યા તે મહારાજને ને મોટા સાધુને તો પૂરવા પર સૂજે પણ તે જીવને મનાય નહીં ને વચન માનવા ને ન માનવામાં પણ વિવેક રાખવો તેમાં નારાયણદાસની વાત કરી જે ત્યાગ રાખતો તેમાં ખાવાનું કહ્યું ત્યારે ખાવા માંડ્યું તેમાં વિચાર નહીં ને પછી તેમાં સંકોચનું કહ્યું ત્યારે અન્ન મૂકી દીધું વળી જોડા પહેરતો નહીં તે પહેરવાનું કહ્યું ને જોડા પહેર્યા ત્યારે પગમાં કઠીને લોહી નિસર્યું પણ કાઢે નહીં એ માટે એમ ન કરવું ને વિવેક રાખવો સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી મોટા સંતનો નિરંતર પ્રસંગ રાખો તેમાંથી કોઈક સમી કેવી વાત થઈ જાય મનને મારવું પણ તેનું કયું ન કરવું જેમ બકરાને મોઢામાં જવ ભરીને મારે છે તેમ કરવું એમ મહારાજ કહેતા ને ભગવાન ને મોટા સાધુ આગળ નમી દેવું ને પોતાની સમજણ મૂકી દેવી ને એ તો બહુ દયાળુ છે તે બહુ રક્ષા કરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ત્રણ પ્રકારના મનુષ્ય સત્સંગમાં છે તેની વિક્તિ જે જ્ઞાન શીખે છે ને સેવા કરે છે તે વધતા જાય છે ને દેહાભિમાન વધારે છે તે ઘટતા જાય છે ને કેટલાક તો બરોબર રહે છે ને વધતા ઘટતા નથી એ ત્રણ પ્રકારના છે તેને મોટા સાધુ દેખે છે અને દેહમાં બળ વધે તે ભગવાન તથા સંતને ગમે નહીં ને મોક્ષને પણ તે જોઈને દાજ થાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ જીવને જેટલું અંતરે સુખ રહે છે કે અન્ન વસ્ત્ર મળે છે તે સર્વે મોટા સંતની દ્રષ્ટિ વળે છે પણ જીવ પોતામાં માલ માનીને આચાર્યને તથા મોટા સાધુને ઓશિયાળા કરે છે પણ પોતે ઓશિયાળો થતો નથી પણ જો મોટા સાધુની દૃષ્ટિ જરાક ફરે તો ચાંડાલ જેવું અંતકણ થઈ જાય ને સુખ પણ રહે નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ત્રણ પ્રકારના દુઃખ કહેવાય છે તેમાં હમણાં બે દુઃખ નથી તે અધિભૂત જે કોઈ મારતું નથી ને અધિદૈવ જે કાળ પડતો નથી ને હવે અધ્યાત્મ જે મનની પીડા તે રહ્યું છે તે ટાળવાનો હેતુ તો જ્ઞાન છે તે હોય તો દુઃખ ન થાય એનો બીજો ઉપાય નથી સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે મોટા સમયામાં મોટા મોટા કેટલાક શેરના સામાન આવે તેમાંથી જીવ કેટલું ત્યાગ કરે સારો હોય તે પણ ભોગવવા માંડે ને ત્યાગ ન થાય તેનું દુઃખ પણ થાય ને જીવ માહિતી હાર પણ પામી જાય માટે જેટલું વિષયથી છેટું રહેશે તેટલું સારું રહેશે ને ત્રણ પ્રકારનો ત્યાગ તેની વિકતી જે કાંઈક જણસ વેચાય તે આસને બેઠા આપે તો લઈએ ને બીજો તો ઉઠીને લેવા જાય ને ત્રીજો તો પોતાને ન આવે તો કહેશે જે મુને કેમ આપ્યું નહીં એ ત્રણ ભેદ છે ને મળે તો તેનો પણ ત્યાગ કરે એ ભેદ ચોથો છે ને મોટાનો સંગ હોય ને વિષયનો સંબંધ ન હોય તો જ આ જીવનું સારું રહે તે મોટા શેરની કાચી રસોઈ ને બીજી પાકી રસોઈ એ ભાઈ બરાબર થાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શિક્ષાપત્રીમાં કહ્યું છે જે પોતાના બ્રહ્મચર્યવ્રતનો ભંગ થાય એવું વચન પોતાના ગુરુનું પણ ન માનવું તેમાં એમ સમજવું જે સ્ત્રી દ્રવ્ય સ્વાદ સ્નેહ માન ઇત્યાદિકનો જોગ થાય અથવા ધર્મ જ્ઞાન વૈરાગ્યાદિકને ઘસારો આવે એવું વચન માનવું નહીં અને સત્સંગની પ્રથામાં તો આજ્ઞા મુખ્ય છે તે ઠેકાણે તો એમ સમજવું જે બૌધા રુચિ અનુસારે જ પ્રેરે છે ને પ્રેરાય છે ને શનકાદિકને જોડિયો તો ન જોડાય ને મરીચાદિકને મૂકાવ્યો તો પણ મૂકે નહીં ને ભરતજીને વિઘ્ન થયું તો પણ પાછા સ્મૃતિએ ઝાલ્યા એમ મોટાના શબ્દ બેઠા હોય તે સહાય કરે છે તે કોઈ વખત આંખ ક્ષેત્રે કોઈ વખત કાન ક્ષેત્રે ને જીવ ત્વચા આદિ ક્ષેત્રે પણ પાછા ખબરદાર થવું પણ હારી જાવું નહીં ને સુખનું ઠેકાણું ને ભાગવાની બારી તો એક જ સારા સાધુનો સમાગમ છે પણ તે વિના તો ક્યાંય સુખ શાંતિ કે સમાસ થયાનું ઠેકાણું બીજું નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રેમાનંદ સ્વામીને મહારાજ રાજી થઈને કહે જે માગો ત્યારે તેમણે માગ્યું છે તમારી મૂર્તિ અખંડ રહે ત્યારે મહારાજ કહે એ રાજી પોતો જુદો છે તે તો તેના સાધન કરો તો થાય તે બિના થાય નહીં